ણવ સુદર રૂપ અનુપ જુગલ ચરણે લોલ નખશિક પ્રેમ સખી ના ના હવો મારા મન મીઠડા લાલ જુઓ તરી મોરતી લો જતન કરી રાખું રસિયાર ભાત મારે આશું ઝેલ ખાતિ લો ખાતમાં मोहन लाल तारी मूर तीरे वली तो यहा स्वामी नुन एक पद मै जात प्रेमान स्वामी मिठला लाल एम कहे थे, तो ब्रह्मानंद स्वामी एमज कहे તમે મીઠું બોલીને મન લી ધું રે મીઠડા બોલાજી કંઈ કામણમો જને કી ધું રે મીઠડા સુ મુખની મીઠી વાણી રે મીઠડા બોલાજી કરું તન મન ધન રે મીઠડા બોલાજી બ્રહ્માનંદ સ્વામી તો આખું પદ લખી નાખ્યું બહુ મીઠડા છો મીઠડા બોલા છો અને મન હરો છોક સંતો અને તો આવો મારા મોહન મીઠળાલાલ જો હું તારી મૂર્તિ પ્રેમાનંદ સ્વામી કહે છે મહારાજ તમે આવો नजक आो शू करवे मारे तरी मूर्ति जो है निरख निरखी है निरखीने जोई दर्शन करीने पूरु नथी करूँ स्वामी के जतन कर रसिया राज विचारू नहीं पूर थी रहे जतन कर पेलो अर्थ था जतन कर संभाव महाराज मार्ग मूर्ति दर्शन करने पु भूली नहीं जाऊँ पे बहुज साचवी संभा प्रेमान स्वामी ज्या ज्या मूर्ति नर्णन करे त्या त्यान कर ओर हो श्याम शनि सुंदर जो वाला जतन कर जीवन मिला जीव मचवी रा बहुज कर प्रेमंद स्वामी अनेचावी कई बात हो क्यों पदार्थ हो बहुज कि भगवान नु दर्शन भगवानी मूर्ति किमती अनंत ब्रह्मांडो में शू સાચવા જેવું એ જ છે અને દર્શન કરવા જેવું પણ એ જ છે નિરખવા જોવા જેવા એ જ છે એ તો જીવને મનુષ્યોને મહિમા નથી એટલે બીજું જો જો કરે છે જો મહિમા સમજાય તો ભગવાનની સામુ જ જોઈ રેવાય એમ ગુણાતીિતનંદ સ્વામી કહે છે મહિમા સમજાય તો ભગવાનની સામુ જ જોઈ રેવાય અને જોવા જેવા તો ભગવાન બે જ છે ગુણાતિત સ્વામી બીજું કઈ જોવા જેવું જ નથી ગમે તેટલા વ્રત તપ કરે ને અરે ભાઈ એમ જ કહો ને કે સામાન્ય રીતે લોકો મંદિરોમાં દર્શને જતા હોય છે એમાં અનેક પ્રકારના દેવી દેવતાઓના મંદિર છે આપણે ત્યાં સુરાપુરાથી માંડીને શામળા ઠાકોર સુધીના મંદિર છે પણ કઈ બધા દેવ મંદિરો એનું દર્શન એનું ફળ સરખું ન હોય अपने नीत उठी ने जो मंदिर में आ दर्शन आता हो तो ये सामान्य न समझू कैरेक क्यक एव विचार आए कि भाई सेजे, सेजे से जो लोग नवा वर्ष ने दिवसे अजाण्या घनश्याम महाराज एट्ले भगवान स्वामीनारायण बिराजता हो અને લોકો સેજે સેજે દર્શને આવે એના પણ પુણ્યનો કોઈ પાર નથી એમ કહી શકાય સમજે તો છે યથાર્થ મહિમા સમજીને જો મૂર્તિની સામે ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હોય એમ સમજી મહિમાથી દર્શન કરે ભાવથી થોડી ક્ષણો વિતાવે તો એમ કહી શકાય કે સો વર્ષ સુધી યજ્ઞ કરે અને જેટલું ફળ થાય એટલું ફળ એકવાર દર્શન કર્યાથી થાય આટલો મહિમા છે પણ સમજીને દર્શન કરે અરે અજાણ્યા આવ્યા તોય આપણે કદાચ ભગવાનને દેખતા નથી દર્શનાર્થીઓ આવે બધા કદાચ ભગવાનને નથી દેખતા સાક્ષાત પણ એ કાંઈ પથ્થર નથી એ કાંઈ કાષ્ટ નથી એકાય કાંઈ ચિત્રામણ નથી એમની આંખો આપણને સ્થિર લાગે છે પણ એ મૂર્તિ ચૈતન્ય હોય છે એટલે એમ પણ કહી શકાય કે બધા યાત્રાળુઓ દ્વારિકા જતા તો એની સાથે સુરદાસજી પણ ભળી ગયા સુરદાસજી એટલે બંને આંખે અંધ પહેલાં સુરદાસજીની વાત નથી પણ જે અંધ હોય અને સુરદાસજી કહે એટલે બંને આંખે અંધ એવો એક માણસ યાત્રાળાઓની સાથે દ્વારિકા જવા ભળી ગયા બધાને આશ્ચર્ય લાગે કે ભાઈ આ બધા દેખતા તો યાત્રા જાય પણ જેને બે આંખો નથી એ શું ત્યાં જઈને કરવાનું ને કોઈએ પૂછ્યું કે ભાઈ તમારે બંને આંખો તો છે નહીં તો ત્યાં શામળાજી ઠાકોર પાસે જઈને તમારે શું દર્શન તો થવાના નથી સુરદાસજી એટલે પેલા અંધ માણસે જવાબ દીધો કે ભાઈ હું ત્યાં જઈને સામો ઊભો રહીશ હું આંધળો છું પણ દ્વારિકાધીશ આંધળો છડો છે એની દ્રષ્ટિ તો મારા ઉપર પડશે ને આમ જોશે તો ખરો ને કે આવ્યો હો ભાઈ આવ્યો બસ આટલું જ કરવાનું છે ને આપણે કરી કરીને શું કરવાનું છે ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે मानता नहीं कि बहुत सरल सहलूँ पर बहु विचार जे दर्शने आम आलस न कर आप देखता ये तो देखे ना। के मोटी बात है एम भावे कभावे जाने अजा पढ़ू આપણે એમ કહી શકીએ પરાત્પર સર્વાવતારી પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એની સામે આવીને જિંદગીમાં એકવાર પણ માથું નમાવ્યું હોય ગમે થોડાક જન્મો પછી પણ જરૂર એનો દાસ થઈને ભક્તિ કરે કરે આ એટલા માટે તો અખંડ ઊભા છે એટલે ઘરે મહેમાન આવ્યા હોય ને સાવ કુસંગી હોય ને તો એકવાર મંદિરે લાવવા ક્યારેક એના જીવનો જરૂર ઉદ્ધાર થશે અને એમાં આપણે રાજીપાનું નિમિત્ત બનશું મહેમાનોને ખાલી ડ્રાઈવિંગમાં ન લઈ જવા વોટર પાર્કમાં ન લઈ જવા જ્યાં ત્યાં હરવા ફરવા ન લઈ જવા પણ હાલો બાપલા આ ઠેકાણું એવું છે હું નથી માનતો તું નથી માનતો પણ હું માનું છું એકવાર એવી રીતે આવ્યાનું પણ આપણે સમજતા નથી અને દિવ્ય દ્રષ્ટિ નથી એટલે આપણને ખબર નથી પણ ખરેખર ક્યારેક આવી રીતે ભાવે કભાવે કરેલા દર્શન એના ફળરૂપે પણ આજે આપણને સત્સંગ મેળ્યો હોય તો શું ખબર ત્યારે સાવ અજાણ્યા થઈ ગયા છે તો જીવનું બહુ રૂડું થાય છે એટલે દર્શન ભગવાનનું એ સાચવી રાખવા જેવું છે એમ પ્રેમાનંદ સ્વામી કહે છે પ્રેમાનંદ સ્વામી માટે સાચવી જ લેવું છે એક એક વાળનું વર્ણન કોઈની તાકાત છે આટલું વર્ણન કર્યું હોય હમ સ્વામી જેટલું વર્ણન એક એક રોમ ગણી લો એને કેવી રીતે સહજાનંદ સ્વામીને પીધા હશે મને તો કોઈ અવતારમાં આવો ભક્ત દેખાયો નથી પ્રેમાનંદ સામે કે જેણે આટલું શ્રી અંગનું વર્ણન કર્યું હોય આપણે કોઈ પેલી વાતમાં મીમાંસામાં જવું નથી પણ ભાગવતાદિક શાસ્ત્રમાં ભગવાન રામ કે ભગવાન શ્રીકૃષ્ણનું પણ આટલું વર્ણન નથી કે મારો ઠાકોર કેમ છીંક ખાતો મારો ઠાકોરજી કેમ હાથનું લટકું કરતો હતો મારો ઠાકોરજી કેમ પાઘડી બાંધતો મારો ઠાકોરજી કેમ હાથના ટચાકા બોલાવતો અને મારા ઠાકોરજીને દાંતમાં જમણી દાઢમાં શ્યામ તિલ છે આટલું નિરખનારો પ્રેમાનંદ સ્વામી સિવાય કોણ દેખાય આ તો આપણું છે તો આપણને મહિમા નથી પણ આ કેવી રીતે આમ બેઠા હશે અને કેમ જોતા હશે કેમ નિરખતા હશે હું તો એમ કહું કે ભગવાન ખુદ ને ખબર નહીં હોય ખબર જ હોય પણ શ્રીજીને કદાચ એમ ખબર નહીં હોય કે મારે પાછળ વાહનમાં સમજવા માટે કહું છું કે આ જગ્યા એક શ્યામ તિલ છે એ કદાચ પોતે વિસરી ગયા હોય એમ માની લઈએ પણ મારો પ્રેમાનંદ વિસરતા નથી કે અહીંયા એને તિલ આ શિખા તો ઢંકાયેલી હોય એને શિખાની નીચે આમ શ્યામ તિલની તલસતા હશે ને એક એક મહિના થી કદાચ કોઈ ભૂખ્યો ને તરસ્યો માણસ જેમ અન્ન અને પાણી માટે તલખે એમ સહજાનંદ સામી જોવા માટે પ્રેમાનંદ સામી ને તરસતી હોય અને પછી એ જે નિરખે અને પછી જે કલમમાં ઉતારે એની કલમ એ કોઈ કાષ્ટની હું માનતો નથી એ સહજાનંદ સ્વામીની દિવ્ય ચેતના બનીને ઉતરતી હશે એટલા એમાં સ્વામી સહજાનંદ સ્વામી મહી થઈ જતા શ્રીજી શ્રીજી ને શ્રીજી એની સ્વાભાવિક ચેષ્ટા એની લીલા એના એક એક રોમનું વર્ણન એ સ્વામીને પ્રેમાનંદ સ્વામીને આનંદ કેટલો આવતો હશે આપણે એમની વાત સાંભળીએ આનંદ આવે શાંતિ થાય તો એના ખુદને કેટલો આનંદ હશે કે જેણે રોમ રોમ રોમ રોમ એ ચિંતન કર્યું છે એ ચિંતન અને હેત કેટલું હશે ઓર આવો શ્યામ શનિના પદમાં તો પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજના ચરણ નખને પોતાની આંખની પાપણ જે છે આ પાપણ જે વાળ એનાથી લૂંછવાની વાત કરે છે કે તમે આવો તો હું મારી પાપણ છે આંખની એનાથી લૂંછું આવી કલ્પના તમે ક્યાંય ભાળી છે આવી આવી સંકલ્પના ક્યાંય ભાળી છે કોઈ કોઈ પદોમાં કે પ્રભુ તમે આવો તો મારી આંખની પાપણથી તમારા નખ ચરણને હું લૂં છું કેમ કલ્પના આવતી પ્રેમ હશે ક્યાં હશે હા મને એમ થાય કે આ સંવેદના આ સંકલ્પના કેમ ઉઠી છે હું આંખની પાપણથી શ્રીજીના નખ હું સાફ કરું માર્જન કરું એમ ઓહો હદ થઈ જાય છે એટલે એ કહે છે કે તમે હજી નજીક આવો હજી આવો ને મારે તમને જોવા છે તૃપતિ જ થતી નથી મારે જોવા છે જોઈ ને મારે જતન કરીને સાચવા અને સાચવા એ આપણે સાંભળીએ છીએ એ મૂડી છે લોભ્યો માણસ છે ને એ કોઈ કોઈનો કોઈ કોઈને પોટારો પેટી બોક્સ બતાવે નહી અને જો બતાવે ને તો ભાગ ખુલી જાય સમજવાનું કે એને કાંઈક આપવા માટે જ ખોયલું હોય એમ પ્રેમાનંદ સ્વામી કોઈ દિવસ કહે છે આગળ પદમાં કહે છે પંક્તિમાં હું કોઈને કહેવા નથી માંગતો એમ અને છતાંય આટલું ખોયલું છે એ આપણા ભાગ્ય છે તો એ સાચવીને રાખવાની વાત કરે છે જતન કરીને રાખવું એટલે સાચવીને રાખ આપણે દર્શન કરીએ છીએ પણ સાચવીને રાખતા નથી બસ આટલો આપણામાં ફર્ક સવારે દર્શન કર્યા એ ક્ષણે ભૂલી જાય છે સાચવીને રાખતા નથી એટલે જતનનો બીજો અર્થ છે અને મૂળ અર્થ પણ એ છે જતન એટલે યત્ન યત્નનું અપભ્રંશ થયેલું બીજું રૂપ થયેલું જતન છે યત્ન યત્ન એટલે પ્રયત્ન પ્રયત્ન એટલે પુરુષાર્થ જતન કરીને રાખવું એટલે બહુ જ મહેનત પુરુષાર્થ કરીને એને સાચવીશ સાચવીને રાખવું હોય તો પુરુષાર્થ કરવો જ પડે ને તો આપણે પ્રેમાનંદ સ્વામી કહે છે આપણને કે થોડો પુરુષાર્થ કરવો પડશે હવે હું વર્ણન કરવાનો છું હજી સુધી વર્ણન કર્યું નથી હો તમને ખ્યાલ તો છે ને પદમાં હજી મૂર્તિનો ઉપાડ જ નથી કર્યો પ્રેમાનંદ સ્વામી પેલા તો બધો મહિમા કહ્યો મહિમા કયા પછી કે હવે હું તમને થોડું થોડું ઝાંખી કરાવું છું અમુક પદોમાં પ્રેમાનંદ સ્વામી લખ્યું છે ધ્યાન મંજરી આદિ જે એમના પદો છે એમાં લખ્યું છે કે હું ગમે એટલું કઉ પણ જેને નિરીક્ષ્યા જ નથી સહજાનંદ સ્વામી એને શું નજરમાં આવવાનું છે પણ છતાંય હું ઝાંખી કરાવું એમ એ વાત નિષ્કુળાનંદ સ્વામી પણ લખી છે કે પણ એ જેને જોયા જ નથી એની કલ્પનામાં કેમ આવવાના છે કે સહજાનંદ સ્વામી કેવા હતા હું થોડી થોડી અમ કે તમને ઝાંખી કરાવું પણ જતન કરીને રાખજો સાચવવાની તૈયારી હોય અને પુરુષાર્થ કરવો મહેનત પડે સાચવવામાં મહેનત પડે તો જ યાદ રે આપણે દર્શન કરીએ છીએ કથા સાંભળીએ છીએ પણ પછી એને સાચવવાનો કોઈ એટલે કે મનન કરવાનો કોઈ પુરુષાર્થ કરતા નથી સમજાય છે ને વાત બહુ મહેનત લેવી પડે બહુ મહેનત લેવી પડે આપણે માટે એક પ્રેમ આવી જાય તો બહુ સહજ થઈ જાય એમ પ્રેમ પદાર્થ એવો છે પ્રેમાનંદ સ્વામીને માટે સહજ સાધ્ય છે એમનું અંગ પ્રેમનું છે પણ બીજા તો બહુ પુરુષાર્થ થોડો મહેનત તો કરવી જ પડે કે જે મૂર્તિ હોય એ મૂર્તિને નિરખવી આંખો સામે રાખવી આંખો બંધ કરીને નિરખવી હૈયામાં ઉતારવી એક અંગ निरीक्षा करव कामकाज करता स्वरूप थोड़ों निरखवे करव पड़े श्रीजी महाराजे बचनामृत में कीधु कि लौकिक पदार्थ पो संभ न रखे तो विसरी जवा तो आ तो दिव्य महाअलौक भगवान की मूर्ति है ये संभारी न रखे तो कई रीते याद रहे कई रीते धारा में आए એટલે બહુ સાચવીને એનું જતન કરીને ધારણા કરવી પડે વિદ્યાર્થી હોય એ ભણે સાહેબ ભણાવે ભણે કેટલી વાર રિવિઝન કરવું પડે જો રિવિઝન ન કરે તો પુનઃ પુનઃ અભ્યાસ ન કરે તો ભૂલી જવાય ને યાદ રહે મગજમાં લખવું પડે વાંચે પાછો એકબીજા વિમર્શ કરે ચર્ચા વિચારણા કરે વળી પાછું લખે કેટલું કરે ત્યારે આ મગજમાં થોડું ઘૂસે આપણે કોઈ કીર્તન પાકું કર્યું હોય કોઈ શ્લોક પાકા કર્યા હોય તો એની પાછા પુનઃ પુનઃ આવૃત્ત કરવા પડે ને સંભાળવા પડે જો ન સંભાળીએ તો એ વચનામૃત કંઠસ્થ કર્યા હોય કીર્તનો કંઠસ્થ કર્યા હોય તો ભૂલી જવાય એમ ભગવાનની મૂર્તિને પણ સતત આવી રીતે સંભાળા કરવી પડે તો મૂર્તિ ધારા વિચારામાં આવે ને પછી સાક્ષાત્કાર થાય અરે આ તમારે ક્રિકેટ રમતા પેલા નેટ પ્રેક્ટિસ કરવી પડે કોઈ વસ્તુમાં તમે જુઓ નહીતર નથી બરાબર થતું નેટ પ્રેક્ટિસ થી વાત કરો છો બોલર બોલ હાથમાં લે અને હજી પેલો બેટ્સમેન ગોઠવાતો એ દરમિયાન થડાકા મારી જોવે હાથને આમ લોચી આપીને જોઈ જુએ કે બરાબર આમ હાથ તો ફરે છે ને ફરતો હોય તો પણ એને વધારે પ્રેક્ટિસ કરીને હાથને કઈ રીતે મૂવમેન્ટ બરાબર થાય એની પ્રેક્ટિસ લઈ લઈએ અને આમ આપણને તો ગમે નહીં પણ આમ થૂક ચોપડે ને કંઈક ચોપડે ને કરે ને કેટલું કરે અને ત્યારે પછી એને એમ થાય કે આમ થાય પછી એને એટલું બધું રાખીને પછી કેવો ચીવટતાથી જાતો હોય ત્યારે વિકેટ પડે એમ જ્યારે આવો પુરુષાર્થ કરે ત્યારે મૂર્તિની વિકેટ પડે કેટલું કરવું પડે છે શ્રીજી મહારાજે ગઢપુરમાં ચાતુર્માસ ના નિયમ લેતી વખતે બધી વાતો થઈ સભામાં એમ કહ્યું કે આમાં તો એવું છે છે જે છે જે મહારાજ તો બોલી જાય કારણ કે સિદ્ધાનંદ બેઠા બેઠા વિચાર કરતા હતા કે મને મહારાજ પોતે નિયમ આપે ને એ લેવું છે એટલે શ્રીજી મહારાજ તો ઘટગટ જાણે એટલે એમણે વાત કરતાં કરતાં આવી રીતે લીધું કે ભાઈ કોઈ અમને પૂછે કે મહારાજ નિયમ આપે તો અમારે લેવું છે તો અમે તો એમ કહીએ કે જો આજના દિવસે તે દિવસે એવું એમણે સેલ મૂક્યો સેલ સેલ મૂકે ને ડિસ્કાઉન્ટ સેલ મહારાજ કે આજે આવતીકાલે સૂર્ય ઉગે અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી અખંડ જો અમારી મૂર્તિનું કોઈ ચિંતવન કરે તો જીવે ત્યાં સુધી અખંડ એને ભગવાન અમારી મૂર્તિનું સાક્ષાત દર્શન થયા કરે સૂર્ય ઉગે તો સૂર્યાસ્ત સુધી અખંડ પછી દેહ મૂક્યા પછી અખંડ મૂર્તિનું અમારું દર્શન થાય સિદ્ધાનંદ સ્વામી કે આપણે આ કરવું છે નિયમ આપી દીધો અને કેટલું ડિસ્કાઉન્ટ સેલ બાર કલાક બાર કલાક જ કરવાનું છે અને સિદ્ધાનંદ સ્વામી મંડી પીડામાં પણ એ સવારના ઉઠીને બસ કોઈ કામ ચીંધે પ્રવૃત્તિ ચીંધે તો પ્રવૃત્તિ આડાવળી થાય તો ભલે થાય પણ મૂર્તિને છોડે નહીં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કરવાની વાત નથી મૂર્તિ નહીં મૂકવાની આપણે ભજન ઉપર કદાચ ભાર વધારે આપીએ છીએ પણ મૂર્તિ વિસ્મૃત થઈ જતી હોય છે એટલે આ મૂર્તિ ઉપર ધ્યાન આપવાની વાત અને સિદ્ધાનંદ સ્વામીએ એ રસોઈનું કામ ચીંધે કપડાં ધોવાનું કામ ચીંધે જે ચીંધે પાર્ષોદો બીજા પણ તોય બસ મૂર્તિને પકડી રાખી અને સંધ્યા આરતી સૂર્યાસ્ત થયો ત્યાં સિદ્ધાનંદ સ્વામીને જળાહળા થઈ ગઈ બસ અખંડ મૂર્તિ દેખાતી થઈ ગઈ એટલે વાત પૂરી થઈ ડિસ્કાઉન્ટનો લાભ લઈ લીધો આમ તો આ કલયુગમાં આની એમઆઈ સહજાનંદ સ્વામી સત્સંગમાં પ્રગટ છે અને આપણા માટે ઘણો ઘણો બધો ડિસ્કાઉન્ટ ખોલ્યો છે પણ આપણે દુર્ભાગ્ય છીએ કે લાભ લેતા નહીં ઘણો બધો ડિસ્કાઉન્ટ છે થોડું કરીએ ને તો શ્રીજી મહારાજે તેમ કીધું કે આપણા માટે નરનારાયણ તપ કરે છે નરનારાયણ થોડું આપણા તરફથી મૂકે લે આપડે રેકડીએ શાક બકાલું લેવા જાય તો એટલે બકાલી જેવો માણસ હોય આદુ નો ગાંઠ્યો થોડી કોથમરી થોડા મરચા એમનો માપી નથી પણ તમે અઢીસો ગ્રામ લ્યો તો ના દે પણ જરા તમે બે પાંચ કિલો લ્યો તો એકાદ ટમેટું મૂકી દે એકાદ આદુનો કટકો મૂકી દે થોડી કોથમરીની પૂળી મૂકી દે પણ તમે સો ગ્રામ જ લ્યો તો ઉલટાની એક ગુવારની શિંગી પાછી કાઢ લે વજનમાં વધારે એમ આપણા તરફથી થોડુંક વધારે કરવું જોઈએ સૌ કરે છે એથી જો થોડુંક પણ આપણે વિશેષ કરીએ તો એ શ્રદ્ધાની નોંધ શ્રીજી મહારાજ લીએ છે કે આ જીવને તડપ તો છે જ પણ હવે સાવ પાણીમાં બેસી જઈએ તો પછી ઓછું થાય આપણે બીજે તો ક્યાં ગોતવા જાય તમે કદાચ ગુંદાસરાના મૂળજી ભગતના દર્શન કર્યા હોય ન કર્યા હોય પણ મૂળજી ભગતે એ આપણા માટે જીવતું પ્રતિક કહેવાય કેટલે એ મૂર્તિને સિદ્ધ કરવા માટે આપણને લાગે કે બાકડે સાવ બેઠા છે પણ બેઠા ના હોય મૂર્તિને સિદ્ધ કરતા અને કેવા કેવા નિયમને કેટલું કેટલું કરે કડક વ્રત મૂકે જમતા જમવાનું શરૂ કરે અને જમતા જમતા શ્રીજી મહારાજની મૂર્તિ ભૂલાઈ જાય અને ઉભું થઈ જવાનું કેટલું આકરું પછી નહીં જમવાનું પૂરું એમ આગળ વધતા વધે પછી ચાતુર્માસમાં સંતોની જેમ ચાંદ્રાયણ વ્રત કરે એટલે આઠ જ કોળિયા એક જ ટાઈમ બપોરે લેવાના અને એ કોળિયા એટલે લીંબુ કે આંબળા જેવડા લીંબુ જેવડા ટેસ બોલ જેવડા નહીં પણ લીંબુ કે આંબળા જેવડા આઠ કોળિયા ચોવીસ કલાકમાં લેવાની એની સાથે પછી એક પથ્થર જેટલી કે બે પાંચ ગ્લાસ કે લોટા છાસ પણ નહી પીવાની કઈ નહીં જળ પી શકો પણ એ આઠ કોળીયા એ સિવાય પછી ચોવીસ કલાકમાં જળ સિવાય બીજું કઈ જ પણ એમાં કડક નિયમ જો શ્રીજી મહારાજની મૂર્તિ ભૂલાઈ જાય ને ત્રણ જ કોળિયા લીધા હોય તો ચડું કરી લેવાનું પૂરું થયું પછી છે કે આવતીકાલે મેળ પડે કેવા કેવા આગ્રહ અમસ્થા તો નહીં જ થતું હોય અને મન તો એવું છે ચંચળ છે ગમે ત્યાંથી છટકી પણ જાય પ્રવૃત્તિમાં રહીને ખેતીનું કામ કરતા કરતા આ બધું કરવાનું પણ એવા દંડ ભોગવી નહીં એમણે સિદ્ધ કર્યું હશે વળી પાછા ક્યારે એવા એ થતા થતા પછી એવું નિયમ દે આ એક કલાક મારે પગલું મૂકવું પણ સ્વામીનારાયણ બોલવાનું અને મૂર્તિ જવાય તો ત્યાં ઉભા દંડરૂપે કઈ એમ આગળ વધે પછી એને કેમ ચોવીસ કલાક મૂર્તિ ન સાંભળે કહો કરવું તો પડે પોતપોતાની શક્તિને થોડુંક પેલું કરીને પણ આપણે બધાને લોકમાં ખૂબ સુખી થવું છે વ્યવહાર સુખી થવું છે એ બધું ઘણું જોઈએ છે પણ આપણને એટલો ભગવાન ક્યાં જોઈએ છે એટલો જો ભગવાન જોઈતો હોય તો ધીમે ધીમે થવા માંડે કેમ તમે હીરાનો વેપાર કરતા હો અને તમને આવીને કોઈ એમ કહે કે ફલીરાની પેઢી છે ને એ અત્યારે સસ્તા માલ કાઢી નાખે છે તો રાતોરાત ઉપડો નહીં સવારે પાંચ વાગે તો હાજર થઈ જાય પેલા ત્યાં એમ આપણે ભગવાનને માટે ઉતાવળા તો થવું પડે કરે તો ધીમે ધીમે ધીમે ધીમે જરૂર થાય બસ મોટો પ્રશ્ન હોય ને હવે સમય નથી મળતો એવું હોતું નથી સમય કાઢવો પડે આપણે ગમે તેટલા ઉતાવળ એક બહુ તમે ખાલી આમ મનમાં વિચારો મારો અનુભવ ને તમારો અનુભવ હશે આપણે ગમે તેટલા ઉતાવળ હોઈએ અને કોઈ આપણે કાર્ય કરવા માટે એક્ઝેક્ટ જવાના જ હોય નક્કી હોય આપણો બદ ઇરાદો પણ ન હોય ત્યાં કોઈક આપણને મળી જાય નીકળ્યો હોય અને કોઈનો ફોન આવે તો આપણે બે મિનિટ વાત કરવી પડે છે કે નહીં અરે ગમે તેટલા ઉતાવળ માં હોઈએ પણ આપણે ટોયલેટ જોવાનું થાય તો આપણે જવું પડે છે કે નક્કી સમય નીકળે છે કે નહીં નીકળે જ છે એમ આના માટે પાંચ દસ મિનિટ આમ તેમ કરીને આપણે કાઢી જ લેવો પડે ચોવીસ કલાકમાં ઘણી વખત આવી રીતે કાઢવો પડે જિંદગી જબ તક રહેગી ફુર્સદ ન હોગી કામ છે જિંદગી જબ તક રહેગી ફુરસદ ન હોગી કામ છે કુછ તો એસા સમય નિકાલો કે પ્રેમ હો જાય ઘનશ્યામ છે કાંઈક તો કાઢો આપણે પેલી પંક્તિ છે ને પેલા પદમાં જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને ત્યારે ભજે તજી કામને રે લોલ આપણે છોડી દીધું હતું એ અહીંયા માટે રાખ્યું હતું કે આવડા મોટા છે છતાં એને કેવી બ્રહ્માંડની પ્રવૃત્તિઓ છે તો એ પ્રવૃત્તિને હડસેલો મારી અને ભગવાનનું ભજન કરવા બેસે પ્રવૃત્તિને છોડી ભજે તજી કામને રે કામકાજને છોડી નહીં ત્યારે કોઈ નવરાતો નથી જોતા તો એવડું મોટું આપણે કઈ કારખાનું નથી કરવું પડે અને કરનારા કરે છે ને ભાઈ ઊંઘમાં કાપ મૂકીને કરે છે ઊંઘમાં કાપ મૂકે ચાલો પંદર મિનિટ ઓછું સુઈશું તો પંદર મિનિટ ભજન કરશ કરે એનું કામ થાય પણ હમણાં થોડા દિવસ પહેલા એક જણાનો ફોન હતો પરદેશ એટલે મેં કીધું કે ભજન થાય છે હજન તો થાય ને સવારે ઉઠીને પૂજા પાઠ કરવા પૂજામાં કેટલી માળા થાય તો કે તો જેટલો જેવો સમય પણ કીધું નહીં કેટલી માળા કરું છે બહુ જાજુ નહી સારું લે મને કહે કે ના હવે તમારે થોડું રાતે તો હવે ફોન કર્યો છે તમે એટલે મારે તમને કેવું જ છે રોજ રાતે તો હજી હું કઈ બોલું એ પેલા મને કહે જોજો બે માળા સિવાય વધારે નહીં કરું બે માળા કરીશ આ તમે કીધું બે કરીશ બે થી વધારે નહીં જાણે કે મારા માટે કરતો હતો મેં સારું હોય બે કરવા માંડ ને પછી એમ કરતા કરતા વધાર બે માળા ઉપર આવ્યો તો ખરો પણ જોઈએ ઓફિસ હોય કે દુકાન હોય કે એના ઉપરથી ધંધા ઉપરથી છૂટીને માણસ નાહે છે જમે છે થોડી બધું પૂછ્યું તો ન્યૂઝ જોવે છે ટીવી જોવે છે મેં કીધું એ બધા કાપ મૂકવા તો કે આખો દિવસ કંટાળી ગયા થોડું ફ્રેશ થવા કરવું કે નહીં કરવું પડે નહીતર તો કે સ્વામી ગાંડા થઈ જવાય મે માળા કરે એમાં ગાંડા થવા જેવું જ છે ગાંડાઓનું જ છે ડાયો કોઈ ભગવાન ભજે એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું આ ગુણાતીતાનંદ સ્વામી બહુ યાદ આવે છે ગુણાતીતાનંદ સ્વામી કે જોજો શું એ બાપા બોલ્યા એ નવરા થઈને ભગવાન એવી તો કોઈ આશા જ રાખવી નહીં અમથો કઈ સોરઠ ઊંચો થયો છે અને અમથું આખા વિશ્વમાં ગુણાતીત જ્યોત પ્રકાશીયે છે તમે ગમે એટલું છાબડે ઢાંકવા જાઓ પણ જ્યોત તો ગુણાતીત જ છે હે શું એને બળભરી વાતો કરી છે શ્રીજી મહારાજ જમવાની સ્ટાઇલ અને ગુણાતીિતનંદ સ્વામીની કથા વાર્તામાં એ બેસવાની સ્ટાઇલ સહજાનંદ સ્વામી આ રીતે જમે અને ગુણાતી આ રીતે બેસીને કથા વાર્તા કરે એટલા જોજો જોજો પછી આવા કેનારા નહીં મળે પછી માથે ઓઢીને રોવું પડશે આજ વાતું કરનારા છે તો સાંભળી લેજો હોના મેલ હળગાવીને પણ સાધુનો સમાગમ કરી લેજો આપણે તો નકલ કરી તોય આટલો આનંદ આવ્યો ત્યારે એ જયારે સ્વયં જયારે બ્રહ્મરૂપ સ્થિતિમાં બોલતા હોય અને એ ખોલે તો એની આંખમાં શ્રીજી મહારાજ આમ ઝમકતા હોય એ વાતો કરતા હોય શું આ નાનદાસ સ્વામીને આપણે તો પરિચિત છે ને શાસ્ત્રીજી મહારાજ એમની સાથે ગુરુ ભાવે સ્વામી એમની સાથે રહ્યા શિષ્ય ભાવે એ જયારે ગ્રહસ્થાશ્રમમાં હતા કલ્યાણભાઈને ત્યાં અને ગુણાતીતાનંદ સામે આવેલા અને એ સભામાં બેઠેલા મજૂરમાં ખેતી કરતા મજૂરી તરીકે પણ બધાની સાથે નિયમ બોલતા હતા એટલે ગુણાતીતાનંદ સામી આમ જોઈ ગયા બસ એ એક દ્રષ્ટિ પડી પછી સભા પૂરી થઈ પછી કલ્યાણભાઈ એમને બાજુમાં લાવ્યા અને ઓળખાણ કરાવ્યું કે સ્વામી એટલે સ્વામી કે કલ્યાણભાઈ એનું કામ થઈ ગયું છે દ્રષ્ટિ પડી અમારે એનું કામ થઈ ગયું છે આવાય મળે કે દ્રષ્ટિ કરીને એના દેહભાવ ભૂલાવીને ભ્રમરૂપ કરી મૂકે હે ગજબ કી હે એટલે નવરા થઈને ભગવાન ભજશું એવી કોઈ આશા રાખવી જ નહીં સાવ નિવૃત્ત થઈ જશો ને તો છોકરાના છોકરાની દોરીઓ ખેંચવાનું સોંપશે અને સાવ નવરા થશો તો કોઈની લોકાઈએ એટલે ખરેખરે બેસણામાં જવા માટે બાપાનો ઉપયોગ કરશે પણ આ દુનિયા તમને ભગવાન ભજવા નહીં દે એ તો તમે જયારે મંડી પડશો ત્યારે જ ભગવાન ભજાશો હા બાકી તો સંવા ગાભો થઈ જાય માણસ વપરાતા વપરાતા પછી ગાભો ભાભો કઈ સરખા બિચારા નાતે પુરુષાર્થ કરવો પડે જતન કરીને રાખું રઝિયા રાજ વિસારું નહીં મૂર્તિ પહેલાં આ વાતો વિસારવા જેવી નથી પેલા આ યાદ રહેશે તો મૂર્તિ આવશે કે દર્શને જવું છે આપણે આરતીમાં જવું છે આપણે કથા સાંભળવી છે તો થશે વેણ લાગ્યા હોય ને એને થાય પણ બળદમાં ભઢિયારા અને દેશી બળદ હોય સિંધિયા બળદ હોય અને આપણે દેશી બળદ હોય પણ દેશી આમ હામા ધ્યા હોય ને એ રાસ ઊંચી થાય ને ત્યાં તો સ્પીડ પકડી લે અને સંધ્યા બળદ હોય ને એ તમે લાકડી ઉછાળો બરડો લાંબો કર્યો તૈયારી કરી લે બોલો એ વેગ ના પકડાય કે તમે તારા આવવા ના ખરેખર આવા બળદ હોય છે તમે તમને કદાચ નહીં અનુભવ હોય પણ ખરેખર આવા બળદ હોય છે એ બળદ તો હજી તમે રાસ મૂંચી કરો ને ત્યાં તો હમણાં વચ્ચે પેપરમાં અખબાર તો નવસારીના ખેડૂત ફોટા છે બળદગાડું તો કોઈ બળદ ઉપર ખેડૂત કોઈ નહીં કે આ રીતે એને ઘરેથી એમના ઘરવાળા બળદગાડું તૈયાર કરી એમાં બધી વસ્તુઓ મૂકીને બળદને મૂકી દે ટ્રાફિક વચ્ચે થઈને બધા વાહનો ને રસ્તો સાઇડ આપતા આપતા એને ખેતર જઈને બળદ ગાડું એની મેળે ઉભું રહી છે વાળ ઘોળની વાતમાં ઓયલા ધોરીય સમજે શાન લીંબડી ઠાકોરના રાજકવિ શંકરદાન દેથાએ આ દોહો લખ્યો છે વાળ ગોળની વાતમાં એટલે વળવું ને ન વળવું એ વાળ ગોળની વાતમાં ઓલા ધોરી એટલે બળદ એટલે ધોરી સમજે શાન પણ અણસમીજો જાય છે એ માણસ સમજતો નથી એનું દુખડું શંકરદાન એનું દુઃખ છે એક જણો ઘોડેશ્વર એનો ઘોડો તરસ્યો થયો એટલે ખેડૂતની વાડી ગોતી ક્યાંક રસ્તામાં જૂનો જમાનો તો કોષ ચલાવતા ત્યારે કઈ સબમર્સિબલ કે પંપ કે ઇલેક્ટ્રિસિટી થી ચાલતી મોટરો એવું નતું ચામડાના કોષ હતા ને બળદોથી અંદર જાય પછી એ જોવાની પણ મજા હતી તો પેલો ત્યાં પાણી પીવડાવે એવો ઘોડાને પૂછતો તરસ્યો થયો તો ઘોડાને પીવડાવવું હતું ઘોડાને પીવડાવવાનું તમે એ જોયું હોય ને તો તમને ખબર પડે એ લાકડાની ગરગડી હોય એના ઉપર મોટું દોરડું હોય નીચે એક નાની ગરગડી હોય ત્યાં નાની દોરડી હોય એ એ રીતે કોષની આખી રચના હોય ચામડાના કોષની એને બળદ બે જોડ્યા હોય અને ખેડૂત પછી એને ચલાવે ચલાવે એટલે એટલે સ્પીડમાં પછી ગરગડીઓ ફરે એમાં આ અવાજ આવે જ કહો કીચડું ખીચડું ખીચડું ખીચડું ખીચડું ખીચડું ખીચડું ખીચડું ખીચડું ખીચડું પડે પછી પણ એટલે ચકડી ફરે એનો અવાજ આવે શું હવે આ ઘોડા ને પીવડાવવા આવ્યો અને ઘોડો પકડી રાખે પણ પાણી પડે અને ઓલો બચકારી ઘોડા લાવે ત્યાં ઓલા થાળામાંથી પાણી પીવું જાય થોરી પદ્ધતિ ને નીક પદ્ધતિ એટલે ઓલું પાણી ઠલવાય એટલે પાણી હડાટાટ પીવું જાય ત્યાં મશીનની પેલી મોટરની જેમ કંઈ સતત ધોધ ન વહેતો હોય એ એક સાથે સો બસો લીટર પાણી ઠલવાઈ જાય અને વીવું જાય એટલે ઓલું સમજાવે વળી પાછો ઘોડાને બચકારીને લાવે અને ત્યાં વળી પાછું જ્યાં પાણીની રાહ જોઈએ ત્યાં ઓલું કીચડું ખીચડું કીચડું પાણી જ્યાં પડે આ ઘોડો ચમકે અને ભાગેલું વળી બચકારીને લાવે તો પાણી પીવું જાય પાણી ઠાલું થઈ જાય એટલે આણે શું કીધું પેલા ખેડૂતને પટેલ તમે જરા કીચડુક કીચડુંક બંધ કરો ને તો મારો ઘોડો પાણી પી લે ખેડૂત કે મને કાંઈ વાંધો નથી મેં આ કર્યું બંધ પણ પાણી નહીં આવે મને પણ તમે એ કીચડું કીચડુંક થશે તો જ પાણી આવશે તમે ઘોડા પઢાવો જે કરવો એ કરો એ કીચડું કીચડુંકમાં જ પાણી પી લે તો જ થાય એને ટેવું પાડવી પડશે એમ આ સંસારમાં કીચડુંક કીચડુંક છે છોકરાના લગ્ન આવ્યા ને પરણ આવ્યા મરણ આવ્યા દે જાન આવી દીકરીના મામેરા ભરવાન ભાણેજના ભરવાના એ કીચડું કીચડું કીચડું ચાલુ જ છે એક સ્કૂલમાં એડમિશન મળે બે વર્ષ નિરાજ ત્યાં વળી પાછું ત્રીજું થાય ને ઓલું થાય હવે છોકરો હજી નાનું હોય અઢી વર્ષનું તેડીને ફરતા હોય ત્યાં કે હવે હવે કેજીમાં મળતું નથી ને મળતું નથી મળતું નથી હવે છોકરાનું શું કરું ઓબરાઈ એ મૂકી દઉં એટલે અમને બાબાને પૂછવા આવે હે સ્વામી આનું શું કરવું હવે અમે શું કહીએ નથી મળતું તો શું કર્કર માંથી એક છોકરો બે છોકરા પછી ન હોય તો પણ વ્યવહાર વ્યવહાર બધા એમાં કીચડું કીચડું કોઈ બંધ થયું મરી ગયા તમે તમે કોને મળીને એના વ્યવહાર રાખો ને તો એનું કિચડુક બંધ થાય નહીં પણ એ થઈયે રાખે એમાં આપણે હરિભજન નો રસ પી લેવો પડે નહીં તર તો હવે એ ખીચડું બંધ કરવા જાય તો થાય નહી જીવન માટે પણ ગીતામાં કહ્યું ને કર્મ તો કરવું જ પડશે કર્મ જ છે રોટલો જોઈએ તો બધું થોડું રાખવું તો પડે પણ એમાં જ હરિભજી લેવા પડે એ કરવું જ પડે બસ એટલે જતન કરી રાખું રશિયા રાજ વિસારું નહિ એટલે મારી તો આજે તમને વિનંતી છે ભાઈ કે ગમે તેમ કરી સમય કાઢીને પણ વધારે ને વધારે કેમ ભજી લેવા હરીને એવી ગાંઠવાળ છું હવેથી આપણે રોજ એકાવન માળા થાય છે તો એમ પછી એમ થવા માંડવું જોઈએ કે એકસઠ કેદી થાય પછી એમ થાય એકોતેર કેદી થાય પછી એમ થાય કે એક્યાસી કેદી થાય એકસો ને એક કેદી થાય એમ ભજી લેવું ગમે તેટલું થાય ને ઓછું જ લાગવા માંડે તો હરી બહુ ઢૂંકળો આવી જશે કરવા માંડવું પડે અને આમાં પાછું એવું છે તો જરાય આપણાથી નરસિંહ મહેતો નથી સાવ સાચી કહું તમને કહી દઉં તો આપણને જો એક વાત સમજાઈ જાય તો નરસિંહ મહેતા આપણાથી જરાય આગળ નથી શું આપણે જો ભજનમાં જોડાઈ જઈએ ને તો આપણું બધું કામ ઠાકોરજી કરવા માંડે હા તમને એમ લાગે છે ને એડમિશન નથી મળતું ભજન કરો એડમિશનનું એ કરશે કરો એડમિશનનું એ કરશે તમે કહો છો ને કે આ નથી બે પાંદડે થવાતું કરો કરો નરસિંહ મહેતા જેમ થોડુંક ભજન કરો જુઓ એ કરશે આપણે એનું ભજન કરીએ તો એ આપણું કામ ના કરે ન કરે તો એનું ભગવાન પણ શું એવું છે જો આટલે જ એટલે જ આપણે કીધું ને જો આટલી જ વાત મને સમજાય નરસિંહ મહેતા જરાય છે પણ મારું આ ગજબ છે આપણને મનાય ગયું છે હું કરું નહીં તો થાય જ કેમ અને એ ગાંઠ જતી જ નથી હું ન કરું તો કેમ થાય એ ગાંઠ જતી નથી અને જો એ ગાંઠ ભાંગી ગઈ તો નરસિંહ ગાંઠની પાછળ જ છે નરસિંહ સૃષ્ટિ મંડાણ છે સરવા પેરે એ તો જોગી જોગેશ્વરા કોક જાણે કોક જ જાણે છે બાકી આ સૃષ્ટિ મંડાણમાં થાય જ નહીં આપણે સદ પ્રવૃત્તિ કરીએ ને તો હું ન કરું તો આજ ન થયો આ તમે સમજી રાખજો હા હા આવું છે હા ભલે બધા છે ને આ બધા ધોળા લોગડા ભલે ફાંફા મારે પણ હું ન કરું ન થાય આ માળું બહુ ધ્યાન રાખવું પડે બઉ સમજ એટલે જતન કરીને રાખવું રશિયા રાજ વિસારો નહીં ઉતન કરીને રાખવું છે હવે એની શરૂઆત પ્રેમાનંદ સામે કહે છે કે આટલું મેં તમને સમજાવ્યું ને પેલા સહજાનંદ સામેનો મહિમા સમજાયો એ મજમાં સમજાવ્યા પછી એવું મૂર્તિને હું નજીક લાવીશ હવે તમને વર્ણન કરીશ પણ એને સાચવીને રાખજો અને સંભાળીને મૂડી સમજીને માનજો તો તમારું કામ અવશ્ય થઈ જશે હવે એ મૂર્તિનું વર્ણન કરતા પહેલી જ કડી મૂકીશ શું મૂકી રે એ ભાઈ જે હોય ત્યાં હાવ હાચું કહી દો પેટમાં જરાય પાપ નહી ખોટું બોલવું નહીં મેં મન મોહ્યું તો ઘણી કડી બોલી ઘણી બોલું જ છું ને પણ અત્યારે હું બોલ્યો ખબર નહીં મને રૂવાડે બેઠા થયા જે હોય તે પણ આમ સડાટ મને આમ ટાઈટનું લખ લખવું આવ્યું ને એવું થયું મને ગમે તે હોય મને ગમે આનંદ હા હા મારો મેં તમને અનુભવ કીધો મેં કીધું આ શું થયું એમ આમ એકદમ આમોલ્યું થયું ભાઈ આ પ્રેમાનંદ સ્વામીની વાત કરીએ છીએ હું તો બસ એમ કે આપણને એમ જો આમાં વસી જાય ને બસ આપણું કામ થઈ જાય આ વર્ણન કરીએ છીએ તોય રાજી થાય છે તો સાધના કરીએ તો કેટલા રાજી થાય હે ભાત મારેલા પાઘલડીની ભાત મારેલા પાઘલડી એટલે શું પાઘડી પાઘ ગણા ખબર ન હોય પાઘલડી એટલે શું આ વંધુના એવા આઠ પદમાં એવા ઘણા શબ્દો હોય ઘણા પાઠ કરે રાખે પણ ન સમજાતું હોય એટલે હવે તો શું છે કે બધું ઇંગ્લિશમાં વ્યવહાર થઈ ગયે ને બધા આવડે કે ન આવડે પણ ઇંગ્લિશ વ્યવહાર થઈ ગયા પાઘલડી નહીં વાત મારે એટલે પાઘડી આપણે દેશી શબ્દ કાઠિયાવાડી પાઘડી પાઘડી એક વાત ઉપયોગી કહી દઉં આપણા જૂના જમાનામાં કોઈ ઉઘાડ મથા રહેતા નહીં વૈજ્ઞાનિકતાથી માથું હંમેશા ઢાંકેલું જ હોવું જોઈએ બેસો એમાં વાંધો નહીં એટલે ઘરે બધા લોકો માથું ખુલ્લું રાખીને બેસતા બહાર નીકળે ત્યારે જૂના જમાનામાં કોઈનું માથું ખુલ્લું ન હોય અને જયારે દિવાળું કાઢે ત્યારે માગડી નાખી દે ત્યારે નાખી આયુર્વેદનો નિયમ છે માથું જેટલું ખુલ્લું રાખો એટલા તમને માથાના આંખોના અને દરદ થાય પિત્તના દરદ થાય આજે પણ હજી ઘણાને ખબર નથી થોડા વખત પહેલાં જ મને ભાઈ મેળવ્યા આપણે આ ચોગી સ્વામીને અંતિમ સંસ્કારનો વિધિ ને ત્યારે જ એક ભાઈ એક રહ્યા ને પછી તો મને બાર વાગે કે શું માથું ચડ્યું ને થયું ને તે થયું ને પછી મારે નીકળી જવું પડ્યું પણ ખબર નથી કોઈને વિશેષપણે આ તકલીફ થતી હોય તો સમજી જ લો માથું ખુલ્લું રાખે એટલે આદર જ થાય પિત્તનો બહુ પ્રકોપ થાય ભયંકર થાય તમે જોઈજો કોઈ પણ ખુલ્લી જગ્યાએ હોય તો મારે ગમે હોય સ્વામીનું ત્યાં હતું તો મારે ઓઢવું જ પડતું હતું કારણ હું જો ન ઓઢો તો મને અડધો જ કલાકમાં માથું ફાટી જાય એટલું મને માથું દુખે ચડી જાય પણ હું માથું ઓઢી લઉં ભલે બીજાને જે લાગવું હોય તે લાગે પણ હવે આપણને તકલીફ છે શું કરીએ એટલે ખબર પડી જાય એટલે મારે તો આમ ઓઢવું જ પડે ઓઢી જ પછી વાંધો નહીં તમ તમે પછી ત્રણ કલાક બેઠા જાઓ જો બોલો કેટલી વૈજ્ઞાનિકતા છે એટલે મેં ભાઈને કીધું કે તમે ખુલ્લું માથું ન રાખો ખુલ્લું માથા રાખવાથી આજે વાળ જલ્દી દોડા થઈ જાય છે આંખીઓના નંબર ચશ્મા આવી જાય છે પિત્તના દરદ થાય છે ઘણા બધા દર્દો આ સૂર્યની સીધી ગરમી પડે છે એનાથી થાય છે એટલે આપણે જુના જમાનામાં તો માથું ઉગાડું રાખીને અપશુકન માનતા કે આ ઉગાડ મથો ક્યાં મેળવ્યો એમ માથું ઢાંકતા જ હવે આને આપણે શુકન અપશુકન પાપીણા ના એવા લેબલમાં ઘણી બધી વસ્તુઓ આપણા પૂર્વજો ગોઠવેલી પણ હતી કેટલી ઉપયોગી હવે માથું ઢાંકવું ટોપી પહેરવી કંઈક રાખવું એ ખુલ્લામાં ફરવામાં તો ઘણા બધા આંખના મસ્તકના અને અમુક શરીરના પેટના એસિડિટીના ઘણા પ્રોબ્લેમ નથી થતા તો પાઘડી બાંધતા અને સહજાનંદ સામેનો વેશ તો એ જમાને તમે જુઓ આ આ મૂર્તિ છે ને જોવો છો ને વાહ આમાં રંગીન વસ્ત્રો છે પણ એ જ વસ્ત્રોની તમે કલ્પના કરો શ્વેત બસ શ્રીજી મહારાજ નો મોટે ભાગે પહેરવેશ સફેદ સુરવા સફેદ જામો ડગલી અને માથે શ્વેત હળવી પાગ પાઘરડી એટલે પાગડી પાક આ શ્વેત પોષા મન મારું મોહું મોહનલાલ પાગરડીની ભાતમાં એ ભાત એટલે શું ભાત એટલે રાઈસ ચોખા નહીં ભાતના બે અરજ છે ભાતમાં રહેલો એક ડિઝાઇન એમાં જો ટીબકડી હોય આ પાઘમાં જોશો જો ફૂલ હોય ટીબકડી હોય જુદા જુદા ગુલાબી રંગનો ફેટો હોય છોગલીયું હોય ક્યારેક શ્યામ છેડો ના રંગીન છેડા હોય ક્યારેક પીળા રંગનો છેડો સોનેરી હોય આવા બધા જે વિવિધ ડિઝાઇનની જે પાઘડી બ્રહ્માનંદ સામી કે એમાં મારું મન મોહી જાય છે જુદી જુદી રંગની જે પાગ હોય છે પાગમાં જે છોગલિયાદ એની જે સોનેરી ગુલાબી શામ ધોતલી વચ્ચે અમૃતમાં આવે છે ને એ એ બધા જે ભાત ડિઝાઇન વિવિધ રંગ વિવિધ છાપકાન એમાં મારું મન મોહી જાય છે એ જે પાઘ બાંધે છે ને મારો પ્રભુ તો મારું મન મોહી જાય છે વિચાર કરો પાઘડીમાં મારું મન મોહી જાય છે હે અને બીજો અર્થ ભાતનો વેરાયટી હા વિવિધ ભાતની વિવિધ ભાતની એટલે આ પેલી મરાઠી હોય કચ્છી હોય સોરઠી હોય મારવાડી હોય રાજપુતાની હોય એવી જે જુદી જુદી આંટીવાળી પાઘડી આખો પાઘડીનું મારી પાસે કવિ છે પણ હું સમજીને નથી લેવો સમય જાય આપણે પણ આખા ભારત દેશમાં કેટલા પ્રકારની પાઘડી બંધાય છે એનું લિસ્ટ છે એમાં હા એવી સરસ મજા પણ નિષ્કુળાનંદ સ્વામી પણ જો કે ઓછા ઉતરે છે એણે જો ભૂધર ભાડા છે એમાં જ તારા આ વાત લખી એમાંથી આગળ પાછળ બે ત્રણ કડીઓ છે એક જ કડી આપણે આને લક્ષીને બોલીએ પણ એટલે પાઘનું મુગટનું એનું બધું વર્ણન એમાં ભૂધર ભાડા છે એમાં એમણે કંઈ ઓછો પીધો છે શ્રીજી મહારાજને પાઘ મુગલી મરેઠી કે ભૂધર ભાયા પાઘ મુગલી મરેઠીએ કે ભૂધર ભાય્યા છે સુરતી કવિ તો આને કહેવાય ભલે ભૂદ જમતા જોયા છે શાકબકાલાના નામ છે પણ માણું બધું ગોઠવીને લખવું એ સામાન્ય છે ભીંડો ગુવાર બધાને લાઈનમાં ગોઠવવા કઠણ છે ખબર પડે કાચરી કોઠીબુ લીંબુ આદુવાડ નોંધ ચંદી આ બધું ગોઠવવું ચંદી જાય નિષ્કુળાનંદ ગોળી આ પ્રાસ મેળવવો કઈ સામાન્ય છે ગોળી લે ગજબ છે એમ પાઘ મુગલી મુગલી એટલે મોગલ બાદશાહ મુસલમાનો જે બાંધતા તમે જુઓ શ્રીજી મહારાજ માથે કે જે મુસલમાની બાદશાહી પાગ મોટી આમ પક્ષીનું પીઠું ખોસ્યું હોય અને આંટીથી આમ જયારે હોડકા જેવી થઈ હોય તમે મોગલ બાદશાહોનો પિક્ચર જોયું છે ચિત્ર જોયું છે એવી પાઘ મૂકીને સહદાનંદ સ્વામી બેઠા હોય પાઘ મુગલી મરાઠી મરાઠાની મરાઠાની પાઘડી માથે મૂકીને મહારાજ દેખાય કે ભૂદર ભાયા છે સુરતી સુરતી પાગડી જુદી સુરતી કાઠીની કાઠીની પાગડી જુદી સોરઠી કે ભૂધર ભાડા છે સોરઠની એ કાઠિયાવાડ સોરઠની પાગડી એ બધી પાઘડીઓ તમને ખબર હોય તો કાળુપુરમાં પહેલો જે ઘનશ્યામ મહારાજ ત્યાં હતું ને બાલ સ્વરૂપ શ્વેત ઘનશ્યામ મહારાજ એની ઉપર મરાઠા પાઘડી હતી એક અત્યારે મ્યુઝિયમમાં છે પણ એ મરાઠા પાઘડી જે આપણે આ નાના ફડણવીસ નાના ફડણવીસ આપણે મરાઠા પેશવા એ જે પાઘડી આપણે ફોટામાં જોઈએ છે ને એવી પાઘ માંડીમાંથી મૂકી અને સહજાન સામે બેઠા હોય એ કેવા લાગતા એ ઉત્સવ સમય હોય શ્રીજી મહારાજ સભામાં બેઠા હોય દેશ દેશાવરથી ભક્તો આવતા હોય એ સૌ સૌનો અત્યારે નથી આ બધા મુખ્યમંત્રીને પાક પહેરાવતા હોય પછી એમાંથી વિવાદ થઈ જતા હોય એની બધું પણ સૌને ભાવ હોય કે અમારા દેશની પાઘડી મહારાજ પહેરે અમારા દેશનો પોશાક પહેરે તો એવા એવા લાવતા હોય ને મારવાડી ભક્તો હોય તો એ મારવાડી સુરવાલ અણીવાળી મોજડી આમ લાવે આમાં જો અણીવાળી મોજડી છે જોયું આમ આણી કાઢી છે કલંગી જો નિરખિન જો હા એવી એવી મોજડીઓ સૌને ભાવ હોય એવી લાવે એવી પાઘડી પોતાની બંધાવી તૈયાર લાવી અને મહારાજને માથે મૂકે પોશાક ધરાવી પછી મહારાજ સભામાં બેઠા કેવા સોતા હોય ક્યારેક ક્યારેક આનંદ સ્વામી કુશળ હતા અને જાત જાતની એવી પાઘડીઓ ભાવથી મહારાજને બંધા બાંધે અને ખુદ શિરજી મહારાજ તો ચોસઠ કળામાં એક કળા છે જુદી જુદી પાઘ બાંધવાની વસ્ત્ર ધારણ કરવાની કળા ચોસઠ કળા જે આપણે કહીએ છીએ ને એક કળા છે એમાં પાઘ બાંધવીને પણ કળા છો તમે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જાઓ એ ડોહાને ક્યાંય જાનમાં જવાનું હોય તો સવારે વેલા ઉઠીને કે રાતે ત્રણ ત્રણ કલાક મથે પાઘડી બાંધવા માટે ત્યારે માણ ભગવતજી ગોંડલ બાપુ છે ને એ કાઠિયાવાડી પાઘડી અહીંયા આમ આમ આંકો પડે અને એવી વળદાય દડાવીને કરે એ પાઘડી એ કાઠિયાવાડી બહુ મથે અત્યારે બંધાય આ અમારે હવે જે બધા સાધુઓ માથે રૂમાલીને પાઘડી કહીએ એ તમે જુઓ કેટલું મથેથી હરખું થાય નહીંતર તો શું છે કે આમ ઉપાડવા ત્યારે ટોપ ઇરિયન પાઘડું ઊંચું નીકળી જાય મને બધું બધા છે એ સજાનંદ સ્વામીને એવા બધા જાત જાત દેશ દેશાવરના લોકો આવે જાત જાતના વસ્ત્રો અલંકારો એ પહેરાવ્યા હોય પોતાના દેશની પાઘડીઓ પહેરાવી હોય અને શ્રીજી મહારાજ સભામાં એક પગ ઉપર પગ આ આ જમણા સાંથળ ઉપર આ ડાબો ચરણ પધરાવી અને જમણો ચરણ નીચે લટકતો હોય અને મહારાજ હાથમાં ફૂલ હોય અને એક હાથમાં રૂમાલ હોય અને બેઠા હોય સોહ હરી સહજાનંદ સોહા તા સહજાનંદ ધરમ વાર મ પ્ય રે ધરમ વાર મ પ્ય કેવો સોહતલ શોભતા છે સોહતા હરી સહજાનંદ ધરમ વારમ પ્ય રે નૂતનઘાન નીલા બરાન હવે એક આના ઉપર વ્યાખ્યાન કરવા જાય ને તો આપણો સમય એમાં જાય નવો મેઘ ચડ્યો હોય મહિનાની પેદી વાદળીયા ઘનઘોર થયો હોય એવું એમનું સ્વરૂપ દીપતું હોય કોટીમાં દરના કરોડો કામદેવ માથા પછાડીને વ્યા જાય કોટીમાં દરના પાવનતન શ્વેત બસન મોહનવર ધોતા હરી સહજાનંદ ધરમવરમ પ્ય શ્વેતપ છબી અથાગ શ્વેતપ છબી યથાગ નિરખતાનું રાગ જોઉ નિરખતાનું રાજીચ છોગે જૂત રાજા તાબી ચે છોગે જૂત દેખત દુખ તે સોહતા હરી સજાન ધરમ વર મત્યાર રે સુમના શેખર ગુ છ ગજરાબુદાર અરે ભાઈ વહ सोमना शेखर गजरा बाजुदार तापर अली गुछहारमरा पलि फहर लेत सुगंध लेवाई गए बमरा ओके तापार अली फहार लेत गुंजता मतवार धर्म धर्म लाल कर रुमाल। अरे मृदंग वजता हो तो ते जो शु संगीत धर्म लाल कर रुमाल धर्म लाल कर रुमाल शु प्रास मे धर्म लाल कर रुमाल चलत यती चटक चाल ધર્લા ચાલ એવી ચટકતી ચાલે છે કેળી ઉપર મુક્તા આ એમની સ્વાભાવિક ચેષ્ટા સહજ આનંદ સ્વામી ની વર્ણન મળે કેમ આમ ડાબોત આમ મુક્ત આમ આમ અને જમણા હાથમાં રૂમાલ સંકે હોય અને ઈ આમ રાખ અને પછી આમ ચાલતા હાલ કરરૂમાલ ચલત કૃષ્ણાનંદોભા બાટલે શોભા શું શોભન કૃષ્ણાનંદક પર તન મન ધન વારે રે સોહારી શું એ ભાઈ ત્યારે શું જમાવટ થતી છે આ રસિક રાગીણી લાવીશું ને આજે આપણે ઘરની જેમ જ વાતું કરીશું આ ચિત્ર જોતા જોતા હું થંભી ગયો આમાં બ્રહ્માનંદ સામે આમ બેઠા છે રાખ્યો છે પેલો સારંગી સિતાર રાખ્યો છે ગોઠિયા પર થઈ ગયા પાંચ વખવા લઈને બેઠા થઈ ગયા કારણ કે આવી તાન આવ્યો ધરમલાલ કર અને એ પાછા રસના ભોગી સહજાનંદ સ્વામી બેઠા હોય અને પેલા દિલથી ગાતા હોય જીલથી નઈ જીવ ગાતા હોય હારે એમ થતું હોય ને અને વાત એક કઈ શબ્દ ખોટો છે શ્રીજી મહારાજ કે ઊભો થઈને હું પ્રેમાનંદ સ્વામીને દંડત કરવા માંડું હે કે આ શું જમાવટ થતી શું લીંબ વૃક્ષ તમને ખબર નથી વડતાલમાં હનુમાનજી છે ને ત્યાં લીમડો હતો આ ઘટના કદાચ તમે નહીં સાંભળી હોય લીમડો પડી ગયો છે સહજાનંદ સ્વામીની જે રીત રસમ હોય મને કંઈ સમજાતું નથી આવી વસ્તુઓ કદાચ અદર્શક કરી દીધી ઓરિજિનલ લીંબ વૃક્ષ તો પધારી ગયા હે ત્યાં જે લીમડો હતો એની નીચે પેલા શિવરામ ગાર્ડદી કટશસ્ત્ર અને બ્રહ્મશસ્ત્રનો આપણે પ્રસંગ ગયો ને એ ત્યાં આવેલા કે અમારી બરફ છે એ કટશસ્ત્ર છે સહજાનંદ સ્વામી કે આ અમારું બ્રહ્મશસ્ત્ર છે અને જે ફેરવું મણકે મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થયું ને પછી એ સત્સંગી ધ્યાન કેવા આકાર એકાંતિક ભક્ત થયા હે એ લીમડા નીચે તમને ખબર નથી સહજાનંદ સ્વામી એની નીચે બેસતા અને વાતો કરતા આખો લીમડો મીઠો થઈ ગયો હકીકત છે લીમડો કડવો મટી ગયો તો સાહેબ પાંદડા ચાવો મીઠો લાગે ચાડ એની પ્રકૃતિ બદલી ગયું પણ કોણ જાણે ખબર નહીં અમુક વસ્તુ નથી સમજાતી એને શ્રીજી મહારાજ વેલા તીડે ગયા એવી ખબર નઈ એને બહુ માન નથી સન્માન ગમતું નથી ખબર ને નહી આજ લોકો દોડી દોડીને લીમડે જાત જોવા પાંદડા ચાખો આખો લીમડો મીઠો હે જળ વૃક્ષ નીચે સહજાનંદ પ્રભુ પધારે જળ વૃક્ષ પણ મીઠું થઈ જાય તો આપણા થોડીક જગ્યા કરી અહીંયા સ્ત્રી ને છોકરા ને દંડ માન મોટા ઝઘડા ને હુસા તુસીન આ બધું રાજને દ્વેષ ને ઈર્ષા ને શળ પપંચ ને આ બધું જે બધું છે ને બધું ભર્યું છે કાદડો ભેડો કદડો કદડો સો વર્ષ જૂની ગટર થોડીક જગ્યા કરી અને નાનકડું સિંહાસન પધરાવે તો બ્રહ્માનંદ સ્વામી ગાતા હશે મુક્તાનંદ સ્વામી ગાતા હશે અને ગોઘરાલી ને ઉભા થઈ જાય સાઠ વર્ષના બુઢા સંત સાઠ વર્ષના બુઢા સાધુ કે જેને રામાનંદ સ્વામીની સેવા જેને સહજાનંદ સ્વામીને સ્વધામ પધારતા જોયા પછી આ સાધુ સોધા ધામમાં પધાર્યા આટલી લાંબી જેણે ઇનિંગ ખેંચી બે ઉદ્ધવ સંપ્રદાય ના મૂળ ને જોયો પગે ઘોઘરાવા અને રાતમાં કડતાલ લે અને કંકુના લઈ લઈ અને પગના અંગુઠાથી નીચે હાથીનું નાચતા નાચતા ચિત્ર દોરી દે અવાક થઈ જાય જોનારા અને મૂર્તિ ભૂલી ને નહીં નહીં ગમે તેટલી કળા અજબ ગજબ કરે પણ જો મૂર્તિને ભૂલી જાય તો શ્રીજી મહારાજ રાજી ના થાય સહજાનંદ સ્વામીની મૂર્તિ કંકુમાં અંગુઠો પગનો બોળીને દોરી ન શકાય એટલે એ સાધુએ સહજાનંદ સ્વામી નું ચિત્ર ધરતી ઉપર ના દોર્યું પણ મંગળકારી હાથી ને નહીતર એ મૂર્તિ દોરે કે આ મારા છે હું દોરું છું પણ ચરણના અંગૂઠાથી ધરતી ઉપર ન કરાય આ જોયું કેવી સુશોભન કેવી મૂર્તિ કેવા શોભતા છે આ આખા આ જે પાઘનું વર્ણન થયું છે ને એ એક પ્રતીક છે પણ મૂળ આખા એ આ શરૂઆત છે એક જ વસ્ત્ર અલંકારની પંક્તિ છે આ બસ પાઘનું એક જ વસ્ત્રનું વર્ણન છે બીજા કોઈ પછી વર્ણનો ખેસનો રૂમાલનું ક્યાંય વર્ણન છે નહીં બસ આ એક પ્રતિક છે આમાં બધા સોળ શણગાર આવી ગયા નક્કી શિખાસુતીના એનું વર્ણન મૂકી દીધું પણ એવા વર્ણનમાં તમે જુઓ કે મન મારું મોહુ મોહન લાલ પાગલડી ગો ક્યા છો એ ખાતીલા જોવું ખાત મારે જરાક જરાક વોરા આવો મારે છોગલું ખો શું છે અને ભાઈ શું વાત કરું વિશ્વમાં કોઈ આવ્યો નથી ને કોઈ આવશે નહીં સહજાનંદ છે મારે ઊભું ન થવાય પણ એટલે આમ ઊભા હોય સહેજ રીતે પાગ હોય પાગનો જે ફેંટો હોય એ ફેંટાને આમ ઊભો કરી આમ હંકેલી આમ કરે સડાકો બોલાવે અને નીચે ડળતો રાખે એક પાગડીનો છેડો હોય એક છેડો ફેંટાનો લીએ અહીંયા મૂકી આમ આટી મારી આમ લઈ અને ખોસીને પૂરું કરી આમ છોગનું ખોસે ખલાસ એવું છોગલું હજી સુધી કોઈને મૂકતા આવડ્યું નથી એવું છોગલું મૂકે એ ત્યાં નહોતા ખોસતા જોનારાના હૈયામાં છોગલું ઘુસી જતું હ કે હારે મારા ઉખું તું તમને પ્રમાણ વાત કરું છું કે પાઘડીમાં નહોતા ખોસતા પણ દર્શનાર્થીઓ સાધુ ભક્તો જે બેઠા તા ને એના હૈયામાં ખુસાઈ જતો के दर्शनार्थियों सेवा जनारे हे मरा ऊर मूत्योड़ो हे कहीं मरा भाग्य नो जीव जो ने जीव छ મેમી કહે મારા કોઈ ભાગ્યનો પાર જ નથી કે મને જોવા ક્યાંથી મળે એમને એમ થઈ જાય છે કે મારા ભાગ્યનો કોઈ પાર નથી આ મને દર્શન જ ક્યાંથી મળે પાછું શું કહ્યું છોગલા ની જ વાત જોવો આવા ભગવાન એની સામે ઉપાસના કરનારા આવા કવિ સંતો નથી આવ્યા કે જેને એક એક અંગ અંગ ઉપર કીર્તનો લખ્યા છે એક એક અંગ ઉપર આ છોગલું છે તો છોગલા ઉપર તમે જો કેટલા જોયું ત્યારે ખબર પડે આપણને વાત નાની લાગે છે પણ બઉ ગજબ છે એ છોગલું કોઈ મુકતા આવડ્યું જ નથી અને આવડશે જ નહીં એવું પ્રેમાનંદ સ્વામી આગળ પાછું આ શોભા સાગર છે ને એમાં એમાં પદમાં કે ઓરા છેલ તમારું છો ગલું જોવું છે તમે આવો ને એ ઓરા છેલ તમારું છોગલું જો ગાલું જોવું રે છેલા મારા મનમાં પ્રોમ રે ઓરા છે છોગલું તારું અટક્યું મારા ઉરમાં આવી રે અહીંયા અથડાય છે વાલા એ તારું છોગલું જોયું છે ને મને અહીંયા વિટક્યું છે છોગલું તારું અટક્યું મારા ઉરમાવી રે મોહન તારી મોહન તારી મૂર્તિ મારા મનમાં ભાવી રે ઓરાવો છે મારું છોગલું જો એકલા બેઠા બેઠા ને ગાય ને તો ચોધાર શું સારું કઈ વર્ણન છે અહ્યું હાથ રાખવું પડે ભાઈ હા તો બ્રહ્માનંદ સ્વામી પણ લખ્યું છે આખા એક નો અનુભવ થોડો છે ભાઈ આપણે તો એ વિષય ઉપાડ્યો નથી બાકી એક એક અંગ ઉપર જે કીર્તનો થયા છે એ જ આપણે લઈએ ને દિવસો દિવસો નીકળી જાય આજે શબ્દો આગા પાછા થઈ જાય એટલે પછી હું લખીને લાવમાનંદ સ્વામી કે છે જો છોકલા નું દર્શન નથી થતું કે વણદી અકળાવું ઘરમાં આપણી સામે બિલ્ડિંગ છે ને હમણાં ભાઈ કોઈ પરિવાર રેવા આવ્યો છે એને આલ્સન મોટો કુતરો લેવા છે ના ના મને તો આ લૌકિક વાતમાં અલૌકિક વસ્તુ જોવાની એક ભગવત કૃપાથી હું જોયા રાખું એટલે બધા આખો પરિવાર વયો જાય કુતરાંત ભેળો ના લઈ જાય ત્યાં બાંધી રાખ્યો હોય પછી એ જે અકળાય ને મને એમ થાય કે આપણે આપણા માલિક માટે આવા કેદી અકળાશું એ જે હુંફળીઓ મારે અને જે ચિત્કાર પાડે ખરેખર હું અંદર બેઠો ને ઉઠીને બહાર નીકળી જાઉં હું એ મારતો ચિત્કાર મારતો ને એને જોયા કરું વિકેર આપણને આવી ગુંફળીઓ કેદી થશે ક્યાંય ગયો મારો માલિક ક્યાં ગયો હજબ એમ બ્રહ્માનંદ સ્વામી કે મને તમારું છોગલું નથી દેખાતું તો મને શું થાય છે બેઠી અકળાવું આમાં આત્મા બેઠો છે આમાં મને અકળામણ થાય છે મને છોગલું દેખાણું નહીં એક છોગલું આટલું મોહક તમે જોવો છોગલા ઉપર કેટલા કેટલા કે જુઓ જુઓ છે લાજેનું છોગલિ અરે છોગલિયાની શું કહું ભાત છે સોનેરી પાઘ માં અરે છોગલિયા ની નવલી ભાત છેલ્લાજીનું છોગલિયું અરે ફર ફર ફર કે છોગલિયું અરે જળ જળ જળ છે तारेलाजनू छोगलियो येल छोगा छोगला मेली ने ए प्रभु आवो मारे घेर छिलाजनू छोगलियो કેવી કે જો એક અંગ ઉપર કેટલા કેટલા કવિ આપણે ત્યાં ઓળ ગોળ થઈ ગયા છે હવે છોગલાના તો કેટલું છો આમાંથી તો આપણે થોડા નમૂના લે પણ આ નારાયણ દાસ ગઝબ કરી નાખે જુઓ જુઓ છેલ્લાજી હરિજન છો છાણી ગામના નારાયણ એમણે લખ્યું છે ત્યાજ બાપાના પરિવારમાં તેજા બાપા સજાને મળેલા ગોમતી તળાવું ત્યારે રાજી થઈ ગયા એ હરિજન માગો માગો માગો પ્રભુ આપણે છાણી ગામના તેથી હરિજન ગોમતી ગણાતો એ ગોમતીના પટમાં ઉભા રહી મહારાજ કે તેજા બાપા માગો માગો માગો રાજી તો માગું પ્રભુ હા માગી લ્યો આ તમે ઊભા છો ને એક ઈંટ આપી દો ઓહો એક ઈંટ તમે ઉભા છો ઈટ મારા માટે બસ એ હું લઈ જઈશ ત્યાં ભરતજી પાદુકા લઈને ગયો એવું જ થયું ને ભાઈ મને ઈટ આપી દો પ્રભુ એમણે આ લખ્યું છે અને ત્યારે તો મને ઘણી એમ થઈ જાય કહો આવી જે લઢણ મારી છે ને નંદ સંતો એ નથી મારી એટલે નારાયણ દાસન મારી એ જુઓ છે અરે છોગલિયાની શું કહું વાત છેલાજીનું છોગલિ સાચું કેજો આટલી વાત આજે આપણે કરી આપણને આટલું છોગલાનું મહિમા હતો આવું છોગલું છે ગઝબ છે એટલે દાદાના દરબારમાં બેઠા હતા સદાનંદ સ્વામી અને એ વખતે આકડેઠટ સભા બેઠેલી કાઠી દરબારો બેઠેલા સંતો પરમસો બેઠેલા એમાં ચારણ આવ્યા પણ આ મૂળ કવિ નહીં કાંઈ પણ પહેલી જ વાર સાવ અજાણ્યો ચારણ સાવ અજાણ્યો કોઈ ઓળખે નહીં કોઈ નહીં પણ એ ચારણ આવ્યા આનંદ મોટે ભાગે ચારણ લોકો આવું હોય ત્યારે હરતા ફરતા જ હોય ને ગાંધીનગર માંથી વળગે ને એને રાજકારણ કહેવાય વગડામાંથી વળગે ને એને કારણ કેવાય કારણ એટલે ભૂતપ્રત અને બજાર માંથી વળગે ને એને ચારણ કહેવાય એ તમને બાળી જાય એટલે તમારે ભયો ભયો જોયે પણ ચારણ ખાનદાન કોમ છે એક બોલ્યા પછી રાજને ઝુકાવી દે હા બ્રહ્માનંદ સામે એમાં સહજાનંદ સામે ઝુકાવી ગયા ચારણ લોય છે ચારણ ને જેમ તેમ સમજતા દેવી પુત્ર ચારણ કવિરાજ આવણ તો એવા કઈ કવિ નહી હારે તારું છોગું ઓહો હારે તારું છોગું ઓહો એ હારે તારું છોગું ત્રિલોક થકી ને ઓહો હારે તારું છોગું ત્રિલોક છગી ન્યારું હારે તારું છો આંખમાંથી દર દર દર દર આંસ ઉભી આવી ગયા અને બીજું નાચવા હારે તારું છોગું ત્રિલોક થકે ત્યારું ત્રિલોક થકે ન્યારું હા હા હા હા હા હારે તારું છોગું ત્રિલોક છકી હવે આવું વળવડે જ નહીં એક જ કડી ત્રિલોક થોના લો સોના ની વીટી લો કડાવો ફેંકવા માંડ્યા અને ચારણ લેવા માંડ્યા પણ એનો એનું ધ્યાન લેવામાં નહી હોય તો હારે તારો છોગ ત્રિલોક થકી નેહારો મહારાજે પછી બેસાડ્યા બેઠા આંખીને આંસુ લુછા સૂરા બેઠેલા કઉ કઈ દીધો ત્યાં ભણે એટલો બધો રીજો ફોના નો હાર દીધો કડો દીધો વીટી દીધો ખેસ દીધો પાઘડો દીધો ભણે પણ કઈ અત્યાર સુધી ભણે કેટલાય કવિઓ આવીને ગયા અને ભણે આ કઈ મોટો કવિ છે એને આને એને વળી બધી વધુ વધુ વધુ વધુ એને કઈ કઉ દીધો તમને શું કહી દીધું એમ ત્યારે મહારાજ કે દરબાર એને તો ઘણું કેવું છે પણ હૈયા માંથી બહાર નીકળી નીકળતું વઠેથી વર્ણન થઈ થયું પણ એટલું કઉ તમે એને એ જોવો છો હું એનો હૈયાનો ભાવ જોઉં છું અને બીજું તમને સમજાવી વાત કરું શ્રીજી મહારાજ તેથી બોલ્યા એણે જેવો કીધો એવો હજી સુધી મને કોઈએ નથી કીધો આવું મહારાજ બોલ્યા સુર કે હા મારા તો કે હા આ કારણે જેવો કીધો મને એવો કોઈએ કીધો નથી તો કે મારા એ સમજાવો તો ખબર પડે સમજાવો તો કે હા એણે મારું છોગલું ત્રિલોક થકી ન્યારું કીધું મને આખો કેટલો ગણ્યો છોગલું ત્રણ લોક થી ન્યારું હોય તો સહજાનંદ સામે આખો કેટલો હે વર પરણવા વરનો સાફ સવા લાખ મારો સાખો હવા લાખો નો હું આખો કેટલા નો એમ એ તો સાવ ખોટું છે તોય આમ ખોટો ચડી જાય ત્યારે તો આ સાવ નગદ છે નગજ છે અને ભાઈ સાંભળો સાંભળો સાંભળો આમાં આ આ સજાનંદ સ્વામીની તો આ તો વાત છે જ અને એ એની ગજગજ છાતી પછી એને જે વરદાન દીધું છે ને એ હું પછી તમને કહું પણ બનેલી ઘટના તમને કહું આપણે જામ વિભા જામ જામનગરમાં તે એ ભાણવડ છે ને તે ગામ ભાણવડ તે ડેરા તંબુ નખાય ને બધી સાફસુફી થાય ને સુભ સુશોભન થાય ને કમાઈનો બંધ ને ભાણવડમાં જામ વિભા જામ ક્યારે આવવાનો હોય જિંદગીમાં એક વાર આવતો હોય ને એ ભાઈ તો પછી એવી તૈયારીઓ ચાલે એમાં ગામડું છે કાળુ શાહ ફકીર સાવ મુફલી ગરીબ માણસ એને ખબર પડી ભાણવણ માં નામ આવે છે આપડે જાઉં તે ફકીર આવી ગયા ફકીર નો તો તમે જાણો છો ને લીલો પટકો બાંધેલો આખી અલપી પહેરેલી અને જામ સાહેબ પધાર્યા ને એ વાત નોબતને ગળેડે નગારાને ડોલને શરણાઈને ફૂંકાવી મહારાજ આવીને બેઠાને જામ વિભા સા એવો મોટો સાફોને પાકમાં ફર્ક છે ખબર છે ને આ સાફો ઊંચો હોય પણ જો એ વાત યાદ રાખજો સાફો ઊંચો હોય મોટું છોગલું હોય પાઘડી છે ને એકદમ ચપોચપ હોય પણ સહજાનંદ સામે જે પાક બાંધે છે ને એ નથી આમ બેઠી દડી નથી સાફો આમ મિડલ કાઢ્યું છે એમણે મધ્યમ એવું નહીં આમ સાફો ન તમે બેઠીલી ચપોચપ પાઘડી હાઉ બેહી ગયું હોય ભગવતસિંહજી ગોંડલના બાપુ બાંધે પણ આપણને ભલે કાઠિયાવાડી પાઘડી છે પણ એવી શોભે નહીં અને ચપોચપ બેસી જાય ભીંડલું વીંટ્યું હોય એવું આ જવા ઉભરતી અને પાછો એટલો મોટો સાફોય નહીં પાછો એ એમનું એમનું પોતાનું આગવું છે આ બાંધવાનું કામ તો જામ સાહેબ બિરાજા છે સાફો બાંધેલો છે સોનેરી સુરવાળ આ બધું છે અને એમાં આ કાળુશા ફકીર આમ છેલ્લે મારે જગ્યા મળી જાય તો એકવાર મહારાજને આમ આમ કરી આવું એમ અને એમાં ગરીબ માણસ હોય એટલે હવા જવા જામ સાહેબની નજર પડી ગઈ એટલે એમણે કીધું રસ્તો કરજો જ રાખ અને ફકીર આવ્યા ફકીરને થઈ ગયું માળો આપણે ઈચ્છા હતી ને હાથ પૂરી થઈ ગઈ આમ આમામ કર્યો એટલે મહારાજા જોઈ લીધું અને સાધું ફકીર એટલે સે આદર આપે અને બધા લગભગ છે ને જેટલા દુખિયા હોય ને એ વધારે આશીર્વાદ ના માગણ હોય કે જરી ક્યાંક મળી જાય તો આપણું કંઈક સરખું થઈ જાય એટલે જામ સાહેબને એમ કે વળી કોઈ સાધુ ફકીર આશીર્વાદ દે તો વળી કઈ હરીડે ચડે એટલે સાધુ ફકીર આવ્યો એને ખબર નથી જામ સાહેબને કે આજે તો ફકીર છે એ જ આવ્યો છે ફકીર છે પણ એ જ આવ્યો છે જામ સાહેબને એમ કે મને આશીર્વાદ દેવા આવ્યો પણ એ ફકીર આવ્યો આવે મુજરો કર્યો આશીર્વાદના કંઈક એના છે એના ઈસ્લામ ધર્મ પ્રમાણે કર્યું અને પછી સામે ઉભો રહ્યું મરક્યું જામ સાહેબ કેમ ફકીર મરક્યા તો કે મહારાજ મારે મને કંઈક હોઠે આવે છે તો તમે બોલો તમે રોષ નહીં કરો ને તો કે ના ના ના ના કરો એમ અને ફકીર બોલ્યો જામ જામ જામડા કાંઈ મેળ છે બે જોડા મારે કોઈ અરે જામ જામ જામડા ત્યાં તો કેટલા અધિકારીઓ ઉભા થઈ ગયા કોઈ લઈ જાઓ અમારા જામ સાહેબ ને જામડા આગલી કડી સાંભળી ત્યાં જ થઈ ગયો શું કેશે એમ કારણ કે પેલા જ કીધું તું કરતા નહીં પણ ભાઈ રોષ જેવું કઈ હતું નહિ પણ પેલી કડીમાં બધા હબક ખાઈ ગયા જામ સાહેબે આમ થડકી ગયા એને સામે મોઢે કેવું જામડા પેલી કોઈ કઈ કીધું છે જામડા અરે વાત રહી જાય તારા નામડા હો જાય મેરા ગામડા અને જામ વિભા જામ ઉભા થઈ ગયા શું વાત કરું છું ફકીર હા કે તમને સંભળાણું નો બીજી વાર બોલું કે અને ખરેખર બીજી વાર બોલ્યા જામ સાહેબ કે બીજી વાર બોલો જામ જામડા ભાણવડની બાજુમાં દલતુંગી ગામ એમ હા પણ મારે રહેવાનું ઓરડો નથી કે ઝુંપડું નથી હો હું એક દરગાહ છે ત્યાં કુતરા ની હારવાર પીળ્યો રહું છું એટલે મેં કીધું દે દે ગામડા રહી જાય તારા નામડા મેરા ગામડા કારભારી કાગળ લો અત્યારે જો કાગળ લોકિર છે જામ સાહેબે આખું ગામ બક્ષીસ આપી દીધું લવ ભોગવો ખાઓ ગિરાસ ભોગવો જા એની મોસેલી વિઘાલ બધી જે ઉપજ આવે એમાંથી જે રાજ ભોગવતું હોય એ આજ કાળુશા ફકીર કાળુ ફકીર મોટો ધનવાન થઈ ગયો અને જેવું આ લઈને આવ્યા ત્યાં ગામના બધા મજરો મર્યા બધા તમે તો બહુ મોટા કવિ તમે તો આખી દુનિયા રીજે ઓલા ચારણે આટલું ગાયું કે હારે તારું છોકું ત્રિલોક થકી ન્યારું અને સહજાનંદ સામે પીધું કીધું પછી કે ચારણ કવિરાજ આ છોગલું તમને ગમ્યું ને હા આ યાદ રાખજો અંત કાળે હું તમને આવીને તમારો ઉધાર કરીશું તમે જોવો તો ખરા ઘણા નથી કેતા કે કોઈ રાજા એસ એમ આવતા હોય છે રીજી જાય તો તમને નોકરી દેશે ને ઓઇલો રીજી જાય તો તમને થોડાક રૂપિયા દેશે બેંક વાળો રીજી જાય તો લોન દેશે પણ મારો સજાને રીજી જાય તો અક્ષર ધામ દેશે એમ એ બધું એવું છે અને હવે થોડીક વાત ટન લેવી છે આપણે કરવી છે આજે આ પાઘ સાફો આ બધું છે ને એ વટ ગૌરવ રૂવાપ આબરૂ સત્તા રાજાશાહી એનું પ્રતિક છે મહારાણા પ્રતાપ પાસે એક ચારણ કવિરાજા આવ્યા બિરદાવલિયો ગાય તો મહારાણા પ્રતાપ રાજી થઈ ગયા પોતાની પાઘડી માથે મૂકી દીધી અને આને કોણ જાણે હું ગુમાન ચડી ગયું મારે માથે મહારાણા પ્રતાપની પાઘડી વગર કહુંબે કહુંબો ચડી ગયો મારા માથા ઉપર મહારાણા પ્રતાપની પાઘડી ક્યાંય ન ગયો સીધો દિલ્હી ગયો અને અકબરના દરબારમાં પહોંચ્યો એ કવિરાજ તમે જોવો નશો ચડી જાય ત્યારે કેવો ચડી જાય છે આપણને સહજાનંદ સામેનો જો નશો ચડી જાય ને તો કામ થઈ જાય બોલો દિલ્હી પોગ્યો અકબરના દરબારમાં ત્યાં જઈને એને મુજરો કર્યો માથું નમાયું કરે પછી મસ્તક નમાવું મસ્તક આમ રાખી અકબર એટલે કઈ ભાઈ આજનો કઈ પ્રધાન થોડો હતો હાલી મુવાલી બકાલી વેચતો વેચતો મંત્રી થઈ ગયો એવો હતો આ ઘણા એવા મંત્રી હોય છે ખાતમુહૂર્તમાં બોલાવો તો ત્રણ ફૂટ દિવાલ ચણી નાખે धंधो के कड़िया, कड़िया काम करता करता मंत्री थी गये आज हाथ में लेलू आ गए ले तो लगी पड़ो कीधु तू तो बे ईट मुकवाइ अकबर न હવે અકબર મહારાજાની કચેરીમાં નવરત્નો બેઠા હોય ને કેટલા રાજા મહારાજાઓને એના ખંડિયા રાજાઓ બેઠા હોય એમાં મૂજરો એણે આમ કર્યો માથું આમે નમા નમાવ્યું નહીં એટલે કેટલાયની આંખો ચડી ગઈ અને અકબરની સામે જોયું એટલે અકબરે એની આંખોનો ઉત્તર આપવા માટે અકબર આમ ઠરેલો જીવ એટલે પૂછ્યું કે કવિરાજ મૂજરો તો કર્યો પણ આપને સર કયો નહીં ઝૂકાયા તો મહારાજ કભી નહીં ઝૂકેગા સર કટ શકતા એટલે કે ઝૂક નહીં શકતા ले मारो लाल फूफड़वा यह सर, सर पे जो पागड़ी है पाग है वो महाराणा प्रताप की है हमारा महाराणा प्रताप किसके आगे नहीं झुक सकता हिंदवानी पीर है ये किसी के सामने नहीं झुकेगा अकबर सुन ले तेरे सामने भी मेरा महाराणा प्रताप नहीं झुकेगा महाराणा प्रताप आपके सामने ना झुके तो उसकी पाक झुक सकती है मेरा सर काट लो लेकिन यह नहीं झुकेगी आटलू देखाड़वा दिल्ली क्यों पाक गौरव वर्ड राजाशाही सत्ताशाही प्रतीक थे है? હવે જે મારે વાત તમને કરવી છે એ થોડો ટન એમ લે છે આ પદને અનુરૂપ એવી જ રીતે સાંભળજો બહુ મર્યાદાથી વાત કરીશ એવી જ રીતે આ પાઘ છે એ પરણેતા નારી હોય લગ્ન મંડપમાં કે પોંખવા માટે એના ધણી વરરાજાને જ્યારે જતી હોય ને ત્યારે પહેલી નજર વરરાજાના સાફા ઉપર જાય છે એ સાફો જોઈએ જો ઢીલો ડફ હોય ને મજા નહી ના આ મારે સ્ત્રી ભાવમાં આવીને બોલવું પડે છે આ બધી વસ્તુઓ બહુ ગજબ છે હું માપમાં બોલીશ આ પ્રેમાનંદ સામે લખ્યું છે હું શું કરું આ વસ્તુ પાગ નથી ઉપાડી પણ એની આકર્ષણનું કેન્દ્ર હોય તો સાફ છે પરરીને એનો વરનો સાફ હોય ધણીનો સાફ હોય ને નું કેન્દ્ર હોય છે એના ઉપર એનો ગૌરવ હોય છે અને હજી હું આગળ વાત કરીશ પણ પેલા તમને કહ્યું એટલે તમે જોયું લોક સાહિત્યમાં આવે મને ગળું ખોંખારી લેવાઈ ગયો હે તારી વાકી પાઘલડીનું ફૂમકું રે મને હું તો કઉ છું રે પાતળી તારી અરે ભાઈ મારે ક્યાં ક્યાંથી લાવવું પડે છે આ તમને એમ થશે કે આ બાવો બધું આવું સાંભળકો છે પણ દિલ સાફ રાખજો હું કશું સાંભળતો નથી પણ મને આ ક્યાંથી મળે છે તમને કહું ક્યારેક ક્યારેક ગામડા ગયા હોય ક્યારેક બજારમાં ગયા હોય ક્યાંક જગ્યાએ ગયા હોય મોટર નીકળ્યા હોય ક્યાંય ઉભા રહ્યા કોઈ જગ્યાએ કેસેટ વાગતી હોય અને મારા મગજમાં ઘૂસી જાય અને ત્યારથી ચડે આને ક્યાંક સજાનંદ સામે ઘટાવું ક્યાંક સહજાનંદ સામે ઘટાવ મારે તો એ સાંભળો તો ત્યાં કેટલા વર્ષ પેલા ત્રીસ વર્ષ પેલા સાંભળેલું છે ત્રીસ વર્ષ પેલા તારી વાંકી પાઘલાડીનું એ મને યાદ પંક્તિઓ ઉત્તમ છે પણ ક્યારે મોકો મળે ક્યારે મોકો મળે એ મને ખબર નથી પણ આજ ત્રીસ વર્ષે આ પંક્તિઓનો મોક્ષ થાય છે આપણે આની આ વસ્તુ સજાના સામે ના કહી શકીએ બસ ત્યારે એવી આ પાગ છે ને પરણીયતા માટે અને તમે બધું આવું વિચાર્યું ન હોય આવતું ન હોય તમારે એટલે ખબર નઈ મને ખબર નહિ સ્ત્રીને એમ થાય હું જરાકી સાફાને શણગારી દઉં પ્રેમાનંદ સામે શું કે છે આજે ગોપીભાવેમ સખી છે એને છે કે મારો પરણે છે મારો પિયું છે હું જરાક શણગારી દઉં એક છોગલું ખોસી દઉં અને યાદ રાખજો કદાચ તમને ખબર નહીં હોય પણ પુરુષ હોય ને એને સ્ત્રીની ઉપર નજર જાય ને લઈને વેણી મોગરા લઈ જાય પછી પછી જો કોઈ ભાડતું ના હોય ને તો સાનુ બાંધી દે પાછળ અને આ રામાયણ માં રામ શણગારે છે એમાં વેણી ગુંથન કરે છે અને દીકરો કાગડો થયો અને સીતાના ચરણમાં ચાંચ મારી બોલો આ કોકના સુખી દાંપત્યમાં જે ચાચું મારે એ કાગડા જ થાય પણ જોયું ને રામે એની વેણી શણગારી ને એમ સીતાજીને થાય કે હું મોર પીછ મૂકી દઉં મારા રામને એક નાનકડું પીછે શણગારી દઉં તો રામને એમ થાય કે એના વાળમાં હું એક વેણી ગુકી દઉં આમ સ્વામી છે તમારી શું ખાત છે ઈચ્છા છે શું તમને હોશ છે એ મને જે શું હોસ છે એ મને ખબર છે પણ હું પછી એને બસ ખાતે ખાતે જોયા કર આવો એકાદ છોગલું હું મૂકી દઉં આ ભાઈ વાત છે હું કે છે કે આવોરા છોગલાને કહેવાય રૂપથી રસ થી શણગારથી મસ્તીથી મોજ થી આનંદ થી જે છલકતો હોય એને છેલ કેવાય આવોરા છોગલા ખોસું છેલ તમે અહીંયા આવો મારે તમને એક છોગલું ખોસી દેવું છે પણ તમે છેલ છો મોહક રમત જામ છલકતો હોય છલકતો હોય એને છેલ કેવાય આવોરા છોગલા ખેલ ખાતી રાજાઉ ખાતમાં અને ઈ આજે બેઠા હોય અને ત્યારે પ્રેમાનંદ સ્વામી તો બોલે જોબનકો ભયો મત મહાન છેલ છોગાળો જો ઉપડિયા પ્રેમાનંદ સામે આવી રીતે આ છગા મૂકીને આમ સભામાં બેઠા હોય સહજાનંદ સ્વામી પછી પ્રેમાનંદ સ્વામી તો છે એના પ્રેમ ભાવમાં આવી જાય ગોપીભાવમાં આવી જાય જોબન ભયો મતવારો તું જોબનમાં ગાંડો થઈ ગયો છો મતવાલો થઈ ગયો છો મોહન છોગલા અને એમ કરીને આખું કીર્તન બોલે પણ ભાઈ અજબ ગજબ કી બાત જાણીતું પદ છે પણ મને અયું રહેતું નથી એટલે આજ તો અડધી રાતે લીધા વગર છૂટક્યો નથી એમાં મુક્તાનંદ સ્વામી બેઠા હોય અને મુક્તાનંદ સ્વામી પાછા એ રહી ના શો કે આ જોઈને જ્યારે આશું છે પ્રેમાનંદ સાહેબ બેઠા હોય એ બધાની જાણ ઉડે ને એટલે દાસી પણ નીકળી જાય સખી પણ આવી જાય છે હસતા હસતા મુજને દેખી આનંદ પામે સાંભળજો શું લખ્યું છે દાટ વાળી દે એવી વાત મુક્તાનંદ કરી ગજબ હસતા હસતા મુજ ને દેખી આનંદ પામે એની કરુણાની દ્રષ્ટિ વામે છેલ છો ગાળો રે મીઠે મોરલી વાળો રે મારે મંદિર પધારે છેલ છો ગાળો મોતીડા ની માળા પેરી મલપંતો આવે મોતી મલપંતો આવે મોતી માળા પેરી મલપંતો આવે ગાવું ત્યાં સંગાથે મારે પ્રેમ શું ગાવે છબી લો પ્રેમ શું છેલ છો રે મીઠે મોરલી વાળો રે મારે જો આને કાવ્યો કેવાય જોડક તો ગણા લખે મેણ કહી શકે ભાઈ તને કહી શકો હું કહી શકું મેં વાલો વસ કીધા છે मैं वह लो था मुझने वाले वशकी थी आमा सामी पान दीधी दीधी दीधी वह लेठी मुरली वाड़ो रे मारे मंदिर पधारे नित्य छेल छोगा छोगा शू बात कर आमा दीधी लीधी आन बीड़ी समझता नहीं हाथी दी दी दी थी दीदी लीधी एटल बोलू छू हाथी थी दीधी ने लीधी नहीं दीदी દીધી મારી લીધી દીધીને લીધી છબી લે દીધીને લીધી છે લાળો રે મુક્તાનંદ કહે મોહન સંગે લાવ ગણો લીધો આ ભાઈ વાજિંત્રો વગર કશોય વગર આમને હું ગાઉ છું ભલે જ્યાં હોય ત્યાં પણ મારો બાપ સહજાનંદ સામે આજ બહુ રાજી છે આ તો મારા નસીબ કે પૂર્વના કઈ પાપ કે પછી શ્રીજીની ઈચ્છા કે મારે છોડી દેવું પડ્યું પેલા હજી મારી પાસે ક્યારેક મૂકી દે પછી હું ઉપાડી દઉં તમે લઈ જાઓ ને રાતના બે વાગ્ય ગજબ પણ હવે મારે છોડી દેવું પડ્યું છે આ જે પ્રોબ્લેમ પણ એ સાજ હોય મૃદંગ હોય અત્યારે બેઠા હોય તમે એમાં હું તમને હવાના ચાર વગાડી દઉં હા આ મૃદંગ ની ઉપર ગાવા જેવા પદો છે સહત હરી સહજ ધરમા વર શું પદો છે ભાઈ મરતા મરતા બધા ગાય છે કીર્તન સહત હરી સહે એટલે અવાજ ખોલી ને એટલે તું ખાય છે કે પીએ છે કે હા ભૂખ્યો મરેશ અહિયાં મોટું અડાડી ના મે શું મૃદંગ ની થાપીઓ વાગતી હોય અને કેવું મૃદંગ બ્રહ્માનંદ સ્વામી લઈને બેઠા હોય પ્રેમાનંદ સ્વામી ગાતા હોય ને પછી હાલતો તાલ સહત હરિ સહજાનંદ ધર્મ વર્મ ધર્મ ના રક્ષક અને પછી કેવા છો પ્યારા છ धर्म वर्म प्यारे सोहत हरीक्त गोपी भाव छक्त आनंद कहे मोहन संग ला गण लीधो लाव ली लाभ बहुत लाभ लीधो मुखड़े थी तंभोड़े दीद તંબોળ એને કેવાય પાન ચાવે પછી એનો રસ પીળો થાય એ કેમ આપ્યો મુખડેથી તંબોળ મુજ ન મારે બોલાતું નથી પણ તમે સમજી જાઓ તંભોળ મુજ ને મેર કરી દીધો છબીલે મૂર્તિ કે જેને નિરખતા સંતોના આખો નેત્રો હૈયા તૃપ્ત થતા નહોતા મારા જેવો બકાલી જેવો ગાય કે જેને કોઈ સંગીતનો આમ અભ્યાસ છૂટી ગયો છે કશું મેં પછી તો છોડી દીધું વર્ષો વૈયા ગયા કેટલા વર્ષ વૈયા ગયા અને હું તો સીધો સીધો લઈને બેસું છું ત્યારે એ પ્રેમાનંદ સ્વામી ને એ મુક્તાનંદ સ્વામીને એ બ્રહ્માનંદ સ્વામીની બધા ગાતા હશે ખજાનો જોઈને સાવ સાચું કહું છું ક્યારેક ક્યારેક હું રડું છું કે આ ગાનારા ક્યાં છે હે આ આ રીતે ગવાય તમે શું વાત કરો છો સંગીત આપી સંગીત શાળાઓ હોય દાનવીરો હોય કે કોઈ કોઈ કર્યું આજે ભલે સંગીતમાં ઘણા સંતો ગાય છે પણ મને હૈયું ઠરતું નથી આ તમને હાચું કહું છું મારું હૈયું નથી ઠરતું ગાનારા છે ગાય છે હું એમને કોઈને ઇન્સર્ટ નથી કરતો કોઈ નાના નથી ગણતો અપમાન નથી ગણતો પણ મને હજી મારા મનમાં હોશ છે એવું કોઈ નથી કે જે આમ ગાતા હોય વાતાવરણ ખોડું મૂર્તિ હલી જાય ખજાનો તો છે પાસે જે કેવી મૂર્તિ કેવું વર્ણન એક છોગલું ઓરાયા છોગલા જો એ ખાતીલા જોઉં ખા તાતિલા જોઉં ખા તજાન સ્વામી